ચાર વેદ ભણી રે ત્યારે બોલે કરે ત્યારે આત્મા કેમ વેદમાં ના હોય તારે વેદ પોતે કે છે કે આત્મા અવક્તવ્ય અવર્ણની આત્મા એ શબ્દ થી કેમ વર્ણન થાય કે પોતે શબ્દરૂપ નથી એટલે વેદમાં હોય નહિ વેદ શબ્દરૂપ છે અને શબ્દ એ આત્મા સુક્ષ્મતમ છે તો વેદ પોતે જ કેટ તકે તમારે ધ્યાન પ્રાપ્ત કરવું હોય તો ક્યાં જેવું ગોટું જ્ઞાની વેદના ઉપરી એવા વેદના ઉપર ભેદ વિજ્ઞાની આપણે આત્મા આપે તો આત્મા રિયલાઇઝ કરી આપે વોટ ઇઝ આત્મા એન વોટ ઇઝ અનાત્મા એન એનું લાઇન ઓફ ડિમાર્કેશન નાખી આપે પછી છે પોતે એવો ભળે નહીં દરેક ને છૂ આપણા આપણા ધર્મ તો ખરા છે પછી જૂથ લોકો નો ધર્મ છે એ લોકો ભગવાન ને છે એ લોકો ખરેખર સાચા માર્ગે છે કે એ લોકો ખોટા માર્ગે છે શું કરે છે આજે જેટલા મનુષ્યો છે ને દરેક જીવ માત્ર ભગવાન ને ભક્તિ વટ હોય છે આ જાનવરો પણ અંદર ભગવાન ભક્તિ હોય છે એમને પણ એમની ભક્તિ કેવી હોય છે એ આખરી ભક્તિ હોય છે કેવી આ મનુષ્યો એટલા જ નિરાશ્રિત છે તે આ ફોરિન ના બધા નિરાશ્રિત નથી ઇન્ડિયન ઇન્ડિયન નિરાશ્રિત છે આ બીજા બધા આશ્રિત આ ફોરિન બધા બધા જ છે ઇન્ડિયન કેમ નિરાશ્રિત થયા ક્યાં પુનર્જન સમજતો થયો શું થયો પુનર્જન્મ સમજતો ઇન્ડિયા એકલો પુનર્જન્મ સમજે છે અને હું કરતા છું એવું એને ભાન થયું કે હું કરું છું ને મારા ફળ હું જ ભોગવું છું શું આપણે ખ્યાલ આવ્યો ને કે પોતે હું કરું છું ને આના ફળ હું જ ભોગવું છું એવું ભાન થયું છે ને આ લોકોને ભાન નથી એટલે ઈશ્વર પર છોડી દીધું બધું અને આપણે ભાન થયું એટલે મારા કરતા પણ ભાન થયું આપણને એટલે ઈશ્વરથી આપણને ઈશ્વરને પછી ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે ના કરવો જોઈએ હું કરતા મારા ફળ ઉભો કરું પુનઃ આપણા પુન નું ફળ છે અને પોતાના જ ઉપર આવી ગયું બધું એટલે ભગવાનની ઉપર જે એકદમ એની છોડી દીધું આ ફળ છોડી દેલું ભગવાને જે કઈ બન્યું તે ભગવાન જ કરી દે છે શું અને આપણે તો ભગવાનને હું તો દસ લાખ કમાયો ત્યાં કે હું કમાયો અને ખોટ જ કે ભગવાન ગાલી એવું બોલે બોલે ખરા કમાયો ત્યાં કે શું કમાયો અને ખોટ જઈ ગયા આવું બોલે ના બોલે આ શુભાસ્પદ છે કોઈને આરોપ આપવો ભગવાનને આરોપ આપવો કેટલો સુભાસ્પદ ઘડાય પણ આપણું આવું બોલે આપણા લોકો સારું થયું ત્યારે મેં કર્યું ખોટું થયું ભગવાન કર્યું મારા છોકરાનો છોકરો બની ગયો ભગવાન પેદા વેસવી મારા છોકરાનો છોકરો ભગવાન વચ્ચે ના ના કરે એટલે તારે જે પ્રશ્નો પૂછે પૂછ બધા વાત બીજી જગ્યાએ જતી રહેશે ને તો તારી વાતો સારામાં ના ઉડી જવું જોઈએ શું કહ્યું તારી વાતો એ ઠેક મળતી જાય થોડી હોય બોલો સંતાય સાહેબ એટલે પૂછેલા બીજે જે તનુ પૂછ્યું આ વર્લ્ડ માં જે જે કઈ પૂછ્યું એ બધું પૂછી લો અને જે પૂછ્યું એ પૂછી લો બધું હું જોઈને બોલું છું પુસ્તકનો વાત બોલતો નથી હું જોઈને બોલું છું લાવ બીજા સગા પૂછી પાડો એલા આ મૂર્તિની જરૂર છે મૂર્તિ કોના માટે જરૂર છે જેમ બાળકો નાગા ફરતા હોય તો કોઈ વાંધો નથી ઉઠાવતા એ ઉમર એવી છે કે ત્યાં કોઈ વાંધો ઉઠાવી શકે નહીં અને ત્રીસ વર્ષ નાગો ફરતો એટલે દરેક પોતપોતાના ધર્મ માં રહેવું શું છોકરું લાગુ પડતું એનું એ જોઈને આપણે મોટો લાગો પડે સારો ધર્મ જુદોની જરૂર નથી ધર્મ તમે ક્યાંથી આવ્યા હતા મૂર્તિમાંથી આવતા આવતા અહીં આવ્યા છો ડેવલપ થતા થતા માટે આપણે મૂર્તિ કાઢી નાખી થાય પાછલા વર્ષ ને ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ કાઢી નાખી થાય માટે અમારે મૂર્તિ ની જરૂર ના હોય તો અમે દાડામાં વર્ષમાં બે ત્રણ વખત અમે મૂર્તિ લોકો પછી જાય દર્શન કરવા એટલે લોકો ઊંધો રસ્તે ન ચડે એટલા માટે દર્શન કરવા જઈએ ખબર પડે પછી કરજે બધું નંદભાઈ તમે વાતચીત કરો બધી આ વાતચીત ખુલાસો તો કરવા જ પડશે ને જેમાં આ ચાલે ને આ આપણું જ अमल नो विषय होमल नो विषय घना बढ़ा पुस्तको वाचा तो मैंने लगे अमल नो विषय अम अमल नो चे, अमल आँ, आँ, आप, आपने, आपने, आपने जानी गणू, पर अमल मा खोटी खाली अमल मा अमल में आइए अमल में ना होने एक बाजु ज्ञाने हो बनी सके समझ पड़े ज्ञान को अमल शु से आपने समझा કે અમુક વસ્તુ આવી ન કરવી જોઈએ એવી તમે કરતા હોય છતાં હું તમને કહું ના કરવી જોઈએ એટલે તમને શ્રદ્ધા બેસી જાય કે ભાઈ આ દાદાજી કે છે એ ખરું કે છે અને તમે શ્રદ્ધા બેસી જાય એ શ્રદ્ધા બેસી એ પછી પરિણામ પામે તે અનુભવમાં આવે પછી એ શ્રદ્ધા બેઠેલી એ પ્રમાણે આપણને અનુભવમાં આવે અને પછી વર્તન આવે એટલે ઘણા કાર્ય વર્તનમાં આવતા વાર લાગેલું કારણ કે અનુભવ માં આવે આપણને સાચી જ છે અને ત્યારે વર્તન આવે શું કહે એકદમ આવે શું આ વર્તન વર્તન એ ઇફેક્ટ છે અને કોજી કરો છો તેના પર આધાર રાખે છે એટલે આ ખરાબ ઇફેક્ટ નહીં જોશો નહીં એના કોજી જ સુધારી શ્રદ્ધાશયમાં બેઠેલી છે એટલું જ જોઈ લેવાની જરૂર આપણા લોકો શું કે છોકરાને વડ વડ કર્યા કરે હમ હજુ આટલું બધું છું હજુ બધું શ્રદ્ધા બે હાઈ જાય કરી શ્રદ્ધા બે હે એટલે આપણે કર્યા કરીએ ને તે ગુનો નથી ભગવાન નથી કહ્યું એ કર્યા કરે પણ ખૂચા કરે અને પસ્તાવ કરે તો ને કેમ એ તો આ લોકો ઠો દેહ આચાર આચાર એ તો આચાર સારા હોય હું સમજાવું તમને તમારું કોઈ મુંબઈમાં ઓળખણવાળ હોય ત્યાં આગળ છે તે તમે ચડા અગિયાર થઈ ગયા છે એટલે બે ત્યાં ચાર પાંચ જણ સાડા જોડે ઓળખાણવાળા છે એને શું કહો છો મારા અહીં ફ્રેન્ડ રે છે તે અંતર રાતે છું અને કાલે દર પીશું એટલે તમે એને ત્યાં જઈ અને એને તમે કહ્યું કે નગીન બારડું ઉગાડો એટલે સાડા વાગે તો એને કહ્યું કે તમે કોણ છો શું તારું નામ શું પ્રદીપ પ્રદીપભાઈ પ્રદીપ તો હું પ્રદીપ આવ્યો છું એટલે ઓળખી જાય કે મારો ફ્રેન્ડ હતો એટલે બારડું ઉગાડ્યો ઘડે નાગડે અને ઉઘડ્યા પછી શું કે આપડે દેખે તો આવો પધારો બેસાડે આમ સદાચાર કેવાય શું કેવાય આવો પધારો બેસાડે એ સદાચાર કેવાય અને મનમાં શું થાય કે અતર કે અત્યારે કઈ થી તમને બરોબર મન મન મન રિવર્સ થઈ ગયેલું હોય ને પણ પેદા કરતા આ સદાચાર વિશ્લેષ ગયા એટલે કોધારો શું કહ્યું કોીજ એવું નાખો ઉપર ઉપર છોડવા ના છોડ્યા છો બીજને ફેરફાર કરો શું આ તો છોડવા સુધારવા સુધરી શકાય નહીં ફેક સુધરી શકી નથી અને પ્રકૃતિ પર જડી ગઈ છે શું થયું અને પ્રકૃતિ ના ફરે એ તો આપડે શ્રદ્ધા ફરે પેલું જ્ઞાન દર્શન થી શ્રદ્ધા ફરે શું ફરે શ્રદ્ધા ફરે એટલે પછી તમને અનુભવમાં આવતું જાય એટલે તમારું નિશ્ચય નક્કી થાય કે એના વાત આ જ ખરી છે એટલે વર્તન થયું જાય શું કર્યું પણ એનામાં ટાઈમ લે વર્તન થયું આવતન તો સારું છે નથી સારું આવો પધારો બેસો બધું કહેશે એ શ્રદ્ધાચાર નહિ અને પછી મહી અત્યારે કઈ ચિં એવું એનો ભાવ આવે તો એનું આખે આપણે જોઈએ ખબર ના પડે આપણને प्रमाणिक नहीं, <laughs> नहीं भयंकर पाप करवाधा रूम लेते नहीं મને હજાર અર્ચન્ટ પાપે અનંત આવતા ન અને પછી પાછો આગળ શું થાય પાછો તો એક થોડે નહિ ખાનદાન ને જરા જરા જરા જરા પણ શું બધું બોલે આવે અત્યારે એટલે ભાઈ ભાઈ કુદા ખુદ કુદા આને ધર્મ જ કેમ કેવાય આ તો ભયંકર અધર્મ વાપી રહ્યો છે ગમે સદાચાર માં અધર્મ વાપી રહ્યો છે आ पड़ दुराचार करता आपने आपने मारी बात छे कर, ना करो शू कहवा मगो जुनु अवरू पड़ी गुड जो फल तो आयाटा वगे नवज सारू ना એટલે બીજ ફેરફાર કરો કોઝિસ ફેરફાર કરો કોઈ થાય નહીં એટલે કોઝિસ ફેરવાડચન ના પડે કોઝિસ તો આપડે તમે સાંભળો ને સારી વાત અને શ્રદ્ધા બેસે આવી તો કોઝી ફેરફાર થાય શું अमुक समझिये छता अपने समझिए ना कहवा समझे तर तमल અને જે સમજણ અમલમાં નહીં લાવતું એ શુષ્કું જગત જીવી રહ્યું છે જે સમજ કામ લાગે નહી જે સમજ ફળ આપે નહી એ સમજ શુષ્ક જ્ઞાન થાય શું છે અને પછી આ જિંદગી હું જાણું છું બધું પણ થતું નથી હું જાણું છું બધું થતું પથરો થઈ જઈશ નથી થતું નથી થતું બોલીશો નથી થતું થવા શું જેવું ચિંતવું એવો થઈ જઈશ નથી થતું એવું કોઈ ના બોલાય શું કયું પણ આ એવું જ બોલે જાણું છું બધું પણ નથી થતું આ બોટા જોડવા વાળા અક્ષરે જોડવાનું કઈથી લાવે તે જાલું છે જોડવાની વાત થી જાણવાની વસ્તુ જુદી હોય આ તો પેલા જે જેને અમે કહીએ છીએ ને અત્યારે કહીશ હું આ પેલા માણસને પછી હું કહું કે આ ત્યાં સદાચાર કરી અને આ ઇફેક્ટને છોડી આ કર્મ છૂટ અને નવું કર્મ ખરાબ બધ્યું એમ તા કે અમારે શું કરું તો હું કહું તું જે કૃષ્ણ ભગવાન જેને કઈ માનતો હોય એમની હાજરીમાં તું એમને પશ્ચાતાપ કરે એ ભગવાન આ મારાથી મેં એના માટે ખરાબ વિચાર કર્યો કે એની ક્ષમા માગું છું એટલે પછી ધોવાઈ જશે શું કહ્યું બરાબર આને પુરુષાર્થ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પોતે આવતો બધો બગાડતો એટલે નવું બીજ રોપતો એમાં ભૂલ કરે તો પુરસ્થ કરે શું કહ્યું એટલે નવું બીજ રોપવું એનું નામ ધર્મ કહેવાય અને જૂનો છે એ સમજી લેવાનું કે આ અનાથી નુકસાન થઈ આપણા આચારો દુરાચારોને આપણે જ જોવાના કેવું અને ફરી નવી ખેતી ખેતી કરવાની બાકી આચારી પુરુષ મેચ હોય નથી શું કહ્યું અહીં આચાર્યું હોય ને હોય અને આચાર જ ના કહેવાય જ્યાંથી ચીડાય છે તો બધી જ ના કહેવાય જવાથી માણસ ચીડાતો હોય બરોબર ક્રોધ માન હોય નબળી હોય ભમાઈ પુસ્તક માં વર્લ્ડના માણસો લખ્યા છે શું કારણ કે આચારમાં આવ્યો નથી ક્રોધમારમાં નથી આ વર્લ્ડ માં કોઈ માણસ એવો પાછો નથી જેને સંદાસવાની શક્તિ હોય એ તો જયારે ફોજ ના ડાક્ટરો મેં ભેગા કર્યા એ લોકો ઊંચા નીચે થયા વળે કહ્યું તમને અટકશે તારે ખબર પડશે તારે હમથી ગયા કે અટેક તારે બીજાની હેલ્પ લઈ પડે તો બીજાની હેલ્પ લેવું ત્યાં શક્તિ જ ક્યાં છે કોઈને હતી નહીં મહાવીને કૃષ્ણને કોઈને મને કીધું આ તો શક્તિ હોય નહીં આ તો ખોટું ઇકોઇઝમ છે બધું પણ વ્યવહારથી બોલવું જોઈએ સરદાર છે એના માટે વાંધો નથી પણ આ તો કદું નહીં બધું હું કરી શકું છું હું આ કરી શકું તે છે શું કરીશું બધું આ તો ઇકોઇઝમ છે ખાલી આ તો ઇટ હેપન્સ બધું થઈ રહ્યું છે આજે કરતો આ થઈ રહ્યું છે નંદુભાઈ બોલે એવું નંદ છે પણ મુશ્કેલી ક્યાં છે હંમેશા કે આપણે છે વાણી વર્તન અને વિચાર त्रे नैप पूरवा सतत प्रयत्न करता जन्म गीता अर्जुने आज साल पूछो के मैंने आ बढ़ू खबर तो घड़ी है मैं कि मौपूर्वक प्रकृति तरफ ली जाए कारण कहो तो कृष्ण भगवान एक जवाब आप काम एश क्रोध एश् काम क्रोध तो केव जाए तो, तो त्रेण न गेपूरा नहीं के ते न एक सरखु गेपुरा मन वी वर्तन कृष्ण भगवान तर भगवे क्यों के काम अने क्रोध क्रोधा क्रोध ने। काम एशा, क्रोध ए बने वस्तु बटू बधु के घसड़ी जाए વસ્તુ સ્થિતિમાં જે કોજિસ હતા એ આવતાનો ઇફેક્ટ છે આ ઇફેક્ટમાંથી કોજિસ પડ્યા કરે છે પછી આવતીનો ઇફેક્ટ આપે છે શું કહ્યું એમ જન્મ પુણ્યધન્મ ફોઈ સાયન્ટિસ્ટ પૂછતા હતા એ લોકો જન્મ માનતા નથી મેન્ટિફિક રીતે સમજાવવા માંગુ છું સાયન્ટિફિક સમજાયું સમજી જાય ઇફેક્ટ મા બાપ બોલ્યો તે ઇફેક્ટ તમે જન્મ થયો ઇફેક્ટ આ બધું તમને જે ભણ્યા તે ઇફેક્ટ તમે જે જે થયા ડોક્ટર થયા હોય તે બધી ઇફેક્ટ તમે આ પૈસા કમાવો તે બધું ઇફેક્ટ અને છે જ મરણ ની ત્યાં છેલ્લી સ્થિતિમાં હું જાય તે ઇફેક્ટ છે કોજી રહ્યો શું થયું કોજી પેલો માણસ નહીં કે જમાડે ખરા પણ મેં કોઝી જવા કરીને કરે શું કયું એને કારણ શરીર કહેવામાં આવે શું કહેવામાં આવે એ કારણ શરીર બંધાયેલું હોય છે આવતા બહુમાં કાર્ય શરીર થાય છે અવિરોધાભાસ હોય જેમાં સેકન્ડ પણ વિરોધાભાસ આવે ધર્મ જ ન હોય ને તો વિજ્ઞાન જોઈએ કેવું જોઈએ કોઝીસ અને કારણ શરીર ફૂલ બોડી સુક્ષ્મ બોડી કારણ શું એ કારણ શરીર એટલે કારણ શરીર કે છે કાર્ય શરીર કારણ શરીર ને કોઝલ બોડી કે છે સમજ પડે ને એટલે આ બધું સમજે તો ઉકેલ આવે નહીં તો આ અક્ષરે ખસતા નથી એનું એ તણ ત્યાં જ કરે શું કર્યું લાખ અવતાર સુધી નું આરાધન કરવાથી લાખ અવતારમાં જાણવું જોઈએ હિન્દુસ્તાન ખોળો બધે ભગવાન શું છે પેલાના જમાના માં ભગવાન नंदु भाई भगवान वास्तविक भगवान लौकिक शुभक्रोए घेली छत ईश्वरी होने भगवान कहवा शास्त्रो भगवानी व्याख्या भगवान छाप्त होगा हू तो ज्ञापुर दादा भगवान मकट था हूँ नमस्कार करु दादा भगवान खबर पड़ी ने कारण मार्ग तेन सौ छप्पन डिग्री અને ભગવાનની ત્રણસો સાય દીકરી અને ભગવાન શું હોવા જોઈએ એ સારી રીતે જોઈ શકું છું બધું એ કરી શકું છું અને તમારા ભગવાન જેને હું જ્ઞાન આપું છું ને તેને દિવ્ય ચક્ષુ આપું છું એવા હજારો હિન્દુસર પચાસ માણસ છે જે તમારા પણ ભગવાન જોઈ શકે એ શું કહ્યું આ વાંખે આ વાંખે છ રિલેટિવ વસ્તુ દેખાય અને પેલી વાંખે રિયલ વસ્તુ દેખાય સમજાય ને એટલે રિયલ ને રિયલિટી ને સમજતો થઈ જાય તો નિવે એટલા કે વધારે થશે મેં કહું દરેક માણસ પોતે પોતાનું ફૂલ સ્ટેજ ચડી શકે છે શું કહ્યું આ વિધાઉટ માય ગોડ જેને મમતા જીતી રહી એ પરમાત્મા શું કહ્યું શરીરની પણ મમતા કોઈ ચીજની મમતા ના હોય એ પરમાત્મા શું કયું એટલે આ વિધાઉટ માય ગોડ એ પછી દરેક ને છૂટશે હેરિટેજ થયેલા એ લોકો કઈ અહીંયા કોઈ દુનિયા માલકી વાળી આ દુનિયા નથી કોઈની બધાને બધા હિન્દુસ્તાનના મનુષ્યોને છૂટશે ફોરીન વાળાને છૂટ નથી ફોરીન વાળા સાહજીક છે આ હિન્દુસ્તાનના મનુષ્યો કરતા પણ સમજ્યા એટલે કરતા પદ ને સમજ્યા ભોગતા પદ ને સમજ્યા એટલે હું કરું છું ભોગું છું એટલે કરતા પદ છૂટી જાય અ કરતા થાય અ કરતા થાય ભગવાન અ કરતા કર્મ બંધા તો જાય અને કૃષ્ણ ભગવાન અકર્મ સ્થિતિ કહી છે અકર્મ કર્મ કરે કરે તો કર્મ ઘડાય નહીં ફળ ના આવે એને અકર્મ સ્થિતિ કઈ એટલે ના મુકે સમજ ભણી તું તો ભણેલો માણસ બધું પૂછ્યું છે અમારું બધું ખોટું ભણેલા ને પણ હે આ સાયન્ટિસ્ટ આ સાયન્ટિસ્ટ બધા આ સાયન્ટિસ્ટ એમને કહ્યું આપ શું કહેવા માંગો છો ગોડ ઇઝ ક્રિએટેડ કે નોટ ક્રિએટેડ એવું નથી કેવા માંગતો તમને કોને કહ્યું ગોડ ઇઝ ક્રિએટેડ ખોટું નથી ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ શું કહ્યું ને હવે એટલે બહાર જઈએ તો શું કહીએ ગોડ ઇઝ ક્રિએટેડ કહીએ અને અહીં સમજવું ને વિચારક લોકો ત્યાં આગળ કહીએ કેમ છે શું છે અહી વાસ્તવિક બોલીએ બાર વાસ્તિક ના બોલાય તો લૂંટી લેવું આ ભાઈ છે ને ભગવાનનો ભગવાન આ ભગવાન જો ક્રિએટિવ હોય હોય તો જગત અનાદિ આનંદ છે કેવું છે અનાદિ અનાદિ અનંત નથી આ તો ક્રિએટર આ બધા અણસભુ માટે મૂકેલો શબ્દ એ લોકો હા એને ભય ભાઈ પમાડવા પણ તત્વ વિચારકો માટે તેવું નથી શું કહ્યું તમને કેમ લાગે છે ચાલ કે ભાઈ ક્રિએટર છે હું એક્સેપ્ટ કરું છું તો પછી ક્યારે ક્રિએટ કર્યું તા કે શાલ દોડતો નથી મેસેપ્ટ કરું છું પણ ક્રિએટ થયું એટલે એને એ બિગિનિંગ થયું છે કે નહીં બિગીનીંગ થઈ ગયું છે બિગીનિંગ થાય તને આંડ આવે ને એટલે આપણા આચાર્ય મોટા મોટા સંતો એ ભગવાન બને એટલે આવું બધું બાળમ ઘૂસી ગયું છે ને ત્યાં બધી માણસ મૂજાય છે શું થાય સાચી વાત સમજવી જોઈએ તત્વ વિચારકોને સમજવી જોઈએ ના તત્વ વિચાર હોય से सो को जे ए, तो ना जिकल लोग शू कहे जो ते कोई को कहो भगवान बना ભગવાને કોને બનાવ્યું એટલે તમને માર પડશે આપડે પહેલા જ કહું નેતી કહું એટલે ધીસ ઇઝ નોટ એટલે કોઈ માણસ ગોડ ને ડિસ્ક્રાઈબ કરી શકતો નથી કોઈ વર્ણન કરી શકતો નથી અવ્યક્ત છે બધું છે એટલે એક જ આપને હાઈપોથે કહેવાય ने तुरु ने, जा। ने भी से हूं करता छू હું આ કરો કરતા છું શું કરતા કરતા અદ્વૈત હું આ ક્રિયાનો કરતા છું ત્યાં સુધી દ્વૈત ભાવ અદ્વૈત ભાવ એટલે હું આત્મા જ છું એક જ ભાવ બીજો ભાવ શું કહ્યું એટલે નિરંતર અમારા અદ્વૈત હોય નિરંતર સત્યાવીસ વર્ષથી સત્યાવીસ વર્ષથી મેં ટેન્શન જોયું નથી અને આ શરીર માલિક થયો નથી પાડોશી તરીકે આ બેન તો પાંચ વર્ષથી સેવા કરાવીસ વર્ષ કનુ બી સેવા કરતા હતા કાનથી કાર્તિબેન દીકરો અને રસી બી સેવા કરતા હતા પણ સત્યાવીસ વર્ષથી અત્યાર ત્યાં સુધી શું કારણ કે અદ્વૈત ભાવ નિરંતર અદ્વૈત ભાવ તમારા માં અદ્વૈત જ જોવું એટલે ક્રોધ માન માં જાય નહી એટલે ત્યાં દ્વૈત ભાવ જોવો જોઈએ અને આત્મા જાણવો આત્મા જાણ્યા પછી હું કોણ છું અત્યારે આપને હું પૂછું કે આપ કોણ છો ત્યારે તમે કોઈક ઉંદો ભાઈ હું શોધી રહ્યાનો આમ છો તેમ તો બધી વાતો કરું પણ એ બધા વિકલ્પો છે શું છે તમાર બાય નેમ યુ આર નંદભાઈ બાય રિલેટીવ પોઈન્ટ વ્યુ આર નુભાઈ નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર નંદભાઈ શું બાય રીયલ વ્યૂ પોઈન્ટ એ તમે કોણ છે જાણવું જોઈએ ને ના જાણવું જોઈએ એટલું જ જાણવાનું આ જરૂર છે કે આ હું થયું પડે ને રિલેટી શું સાપેક્ષ થી હું નંદુભાઈ છું નિરપેક્ષણ નિરપેક્ષરપેક્ષ માં આવવું જોઈએ સાપેક્ષ માંથી પધલ ઇટ સેલ્ફ ઇટ સેલ્ફ વિજ્ઞાન થી ઉભું થયેલું વાત છે કે જાતે જોઈને બોલીએ છીએ અને કેવી રીતે થયું તમે જયારે પૂછ્યો ત્યારે હું જવાબ આપી અને તે બુદ્ધિમાં સમજાય એવો જવાબ આપે સમજ પડે ને અને વિજ્ઞાન થી ઉભું થયું છે દેર આર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધીઝ પઝલ આ ભગવાન કૃષ્ણ ભગવાને કહ્યું કે અત્યંત ગુહ્ય કોયડો છે આ શું લખ્યું કહ્યું છે ગીતામાં કહ્યું છે ગુહ્ય કોયડો છે આ તને ગુહ્ય કોયડો તને એ અત્યંત ગુહ્ય કોયડો છે એટલે આ પધલ છે આ પધલને બે રીતે સોલ્વ થઈ શકે અનુભવ માં આવવું જોઈએ હું શબ્દ થી ચાલે નઈ તમે સુધાત્માનુભવ માં પ્રત્યક્ષ સુધી આવું જોઈએ શું આત્મા રિયલાઇઝ થવો જોઈએ શું થવું જોઈએ વાંધો પડેલ અને પધલ જો સોલ્વ ના કર્યું હોય તે આ જગત આખું એ પધલમાં થયેલું છે સાધુ સન્યા આચાર્ય એ પધલમાં આ બધા આચાર્ય આ એક મત લઈને બેઠા છે ને એ રિલેટિવ ધર્મ છે સારું છે એને આપણે ખસેડવો નહીં જોઈએ પણ એ બધું છે પધલમાં જ ડિઝોઈ લેશે સમજ પડે ને આ જ્યાં સુધી રિલેટિવ ધર્મ છે ત્યાં સુધી પધલમાં ડિઝોલ્જ થઈ લેશે સમજ પડે એમને એમને શાંતિ કળવરે નહી પણ એ ગોઝમમાં વિકલ્પો વિકલ્પો વિકલ્પો વિકલ્પો અને ધર્મ સાચો કયો નિર્વિકલ્પ હોય કેવો હોય જ્યાં વિકલ્પ ના હોય કઈક જ્યાં વિકલ્પ ના હોય જ્યાં બુદ્ધિ જરૂર ના હોય અમારામાં એક સેન્ટ પણ બુદ્ધિ નહીં એક સેન્ટ બુદ્ધિ નહીં અમારામાં જ્ઞાની કહેવાય ને ત્યાં સુધી જ્ઞાની ના કહેવાય શું કહેવાય અને બુદ્ધિ હોય ને ત્યાં સુધી થયાળ મળે અને અત્યારે મને ગાળો ભોળે ધોલ મારે તો થયાળ બે ના મળું ખબર ને नहीं तो ध्यान बुद्धि तो शु करा बुद्धि कृष्ण भगवान कहू के आई शू बुद्धिचारणी आटतिक सुखो शु खोले बधिचारणी बुद्धि शु क અને આત્મા નું સમજવું અરે એમના પ્રશ્ન માં જ કહું તમે કીધું એમના પ્રશ્ન અનુસંધાન માં પૂછું છું એમના પ્રશ્નના અનુસંધાન વાત પૂછે છે કાબુમાં રાખવો પણ જયારે ગુસ્સો થઈ ગુસ્સો ચડે છે બાજુ નહીં પણ ગુસ્સો કાબુમાં તો રહેતો નથી પણ શાન પણ ટેકા રેતી નથી એ વખતે વિચારવાની પણ કઈ શક્તિ જ રહેતી નથી ગુસ્સો ચડે એટલે પરવસતા ગુસ્સા ને વસ તમે થયેલા છો તમે ગુસ્સો દબાવશો નહી એને દબાવવો એ ઠીક છે એક જાત ને મનમાં પણ એને તો એનો શું કોચ છે જાણો નહીં તો કોહજને નિર્મૂલ કરો તો ગુસ્સો જાય ને જાય નહી ગુસ્સા નું શું છે એ તો બુદ્ધિશાળીઓ કાઢી નાખ્યા છે ગુસ્સો ગુસ્સો તો બહુ ઓછો કરી નાખે લોકો બુદ્ધિશાળીઓ તો વિચારી વિચારીને શો એનું કોજ ને ખોરી કાઢે કે શું કોજ થઈ હતી પણ સંપૂર્ણ ક્યારે જાય ક્રોધ માન માં તમે કોણ છો જાણો ત્યારે બધા જાય નહીં મેં રેવાના એટલે બુદ્ધિશાળી બહુ જ ખોરી કાઢી શોધખોળ કરી મારી પાસે મોટા મોટા આવે બધા ગવર્નર સુધીના બધા માણસો આવે બહુ શોધખોળ કરીને કાઢી નાખેલું બધું પણ મૂળ માં જ જાય નહી શું પટવારી પ્રભુદાસ પટવારી કેમ મેં બધું વિચારી નાખ્યું કે જતા રે ના જાય તો જ્ઞાની પુરુષ ની પાસે જ્યાં ત્યાં હોય જે મુક્ત પુરુષ હોય ત્યાં જાય જે મુક્ત પુરુષ હોય શું જયારે પરમાત્મા વર્ષ થઈ ગયો હોય મને ભગવાન પણ વર્ષ થઈ ગયો અને છતાં મારે કોઈ જોઈતી નથી આ દુનિયામાં કોઈ ચીજ ભીખ મને નથી મને ન્યુ લોક ખુનાની માળાઓ પહેરાવે ને એ પાછી આપી દે મારે માળા ક્યાં આ જ ઉપાધિ છે ને આ જ કપડા ઉપાધિ છે આ દેહજ ઉપાધિ ને પણ મારું હું જે સુખ પામ્યો છે એ લોકોને સુખ પામો એવી ઈચ્છા હોવાથી કામમાં લાગે છે શું કહ્યું એવી ભાવના છે કે હું જે પામ્યો એ જગતના લોકો પામો અને જગત મૂળ સ્થિતિમાં આવો મૂળ સ્થિતિમાં આવો પણ કુદરત વિશે દંડ દીધા પછી મૂળ સ્થિતિમાં આવશે એટલે મેં બે હજાર પુસ્તકમાં લખ્યું છે ઓગણીસો ને બે હાજર પાંચ માં વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે ઇન્ડિયા અને ભયંકર આવવાનું છે એ ભયંકર હું વર્ણન કર આપી શકતો નથી શું કરું આ વચલા દસ વર્ષ તને ખબર પડી ને માટે આ દસ વર્ષ બોલર પાસે હવે કઈ માનું છું બરાબર વાત કરી તમે નહી બરોબર છે બરોબર છે એટલે માટે ચેતી ચાલજો હમણે પછી કમાજો ને પછી કમાજો પછી ખુબ કમાય છે જ્ઞાની ધર્મ બધું અવ્યવસ્થા થઈ જાય છે તો હું જન્મ લઉં છું આથી કેવી ખરાબ સ્થિતિ જગત થવાની છે ભગવાન કેમ જન્મ લેતા નો કાકા કે હજુ કેમ ભગવાન જન્મ નથી લેતા ભગવાન તો જન્મીયા પડ્યો અમને તો પડે ની પણ વસ્તુ છે આ એટલું બધું ખરાબી થઈ ગયી છે એટલી બધી ખરાબી થઈ માણસ જીવન જીવી શકતો નથી સારો સીધો માણસ જીવન કરવા આવવાના છે ભીડ ભંજન ભગવાન આવવાના કેવા આવવાના છે ભીડ ભીડ ભંજન એટલે ભીડ તોડી નાખશે પછી બસો કોઈ માળ નહીં મળે મુંબઈ જ કોઈ બેઠું જ નહીં રાતે મારે કોઈ આખા ડબ્બામાં ચાર જણ હોય કે ભીડે જ નહીં તો અત્યારે અત્યારે લોકો ને ભીડ શું ઊભું છે ભગવાન આવવાનું છે એમનું નામ શું છે ભીડ ભંજન તે પૂછી બિલકુલ ભીડ રાખશે નહીં અમદાવાદ ના પેપરો વાળા બધા આયા નંદુભાઈ અમદાવાદના પેપરવાળા બધા આવ્યા કે દાદા તમે શું કહેવા માગો છો શું થવાનું છે કે છે મેં કહ્યું આ નાઈન્ટી ફોર સુધીમાં જગત અડધું થઈ જશે અડધી વસ્તી થઈ જશે કહ્યું પેપરવાળાને એ જે પૂછના આવ્યા હતા ને રિપોર્ટરોને મનમાં એમ થયું હેરિટે મનમાં એમ થયું કે અમે કોનો નાશ થશે એ કોણ બચશે ને કોણ જશે એટલે પોતે જાતે બચાવવા માં જ હોય ને કે મેં કહ્યું તમે લખી લો આપીએ પર ભાવ કે આ દુનિયા આખી શું મેન્ટાચાર જે કરી રહ્યા છો આખું જગત અત્યારે ભ્રષ્ટાચાર થઈ ગયું છે શું થઈ ગયું છે હવે એના બે ભાગ પાડવાને કયા મેં પેપર વાળા બે ભાગ પાડવો એક ભાગ એવો છે કે ભ્રષ્ટાચાર મનુષ્ય ભાગ એવો છે કે ભ્રષ્ટાચાર પર છે અને એક ભાગ એવો છે ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે આપ સમજમાં આવ્યું શું કર્યું તને સમજમાં આવી ભાઈ હવે તાર પેપર મારે કહે છે પણ ભ્રષ્ટાચાર પરવા કરાયેલા તેને શું થશે ને પરણે કરવો પડશે મેં કહું આ ઘઉં હું પહેલેથી ઘઉંની ગુણ અને ઘઉંની ગુણો જ કહેતા આપણે તો વ્યવહારમાં એટલે આપણે ઘઉં ની ગુણ લઈ અને પછી દરવા મોકલીએ ત્યારે આપણે વાઈફ શું કે એમ સીધું દરવા મોકલાતો હશે કેમ ભાઈ હું ની ગુણ લાવ્યો છું ને પણ અત્યારે તો સો રતલ માં પચાસ પંચાવન રતલ ક્વાકરા છે અને પિસ્તાળી ઘઉં છે તો ઘઉ ની ગુણ કે છે એ તો આ ઘઉ ની ગુણો અત્યાર સુધી ચાલી ને કોકડાચાર કરાવડા છે છતાં અમે તો ભગવાન ને કહીએ કે અમે બચાવો ત્યાં આશીર્ય બચે તો ટિકિટો બીકીટો બધું કપી ગયું કે ટિકિટો કપાઈ ગઈ ચાર પગ પૂછડું વધારે ચાર પગ પૂછડું કઈ બીજ કરો ભ્રષ્ટાચાર કોને કોને કર્યા ભેર કર્યા ઊંધું કર્યું કર્યું લોકોની સ્ત્રીઓ ઉઠાવી ગયા લોકોને સ્ત્રીઓ ઉપર વિચાર આવરા વિચાર કર્યા પોતાનું અખનું ખાવાનો અધિકાર છે દરેક અખની દરેક શું કરવાનું છે અખની દરેક હક નું દરેક ને અધિકાર છે અણક નું થોડું ભૂલથી લેવાઈ ગયું હોય તો હજુ ભગવાન આખી જિંદગી આખો દિવસ એ જ વિચાર શું કહ્યું આવી રીતે આ દૂધ થવાનું છે પછી વસ્તી અડધી થઈ જશે એમાં તો આપડે હું જતો રહીશ ठीक है ए ऊ तो जत तो रहे थे अभी सबे जता नहीं रेवाना मैंने के तुम जता रेवारा आओ के बोलयो थे उससे बोलो का अर्धा उठावे तो मारो पेलो ज आ लोग जी ना एज वाइज नहीं थी ना तो भ्रष्टाचार वाइज छे दादा <laughs> ने फोन क के लोग तो સાયન્ટિસ્ટ કે છે આ લોસ એન્જલ ઉપર અંદર ડૂબી જવાનો છે તમે નિર્ભય રહ્યા છો ઈશ્વર કેતો શું કર્યું ને કારણ તમારી પાસે સાધન છે તરવાનું ડું છે તો એ તમારી પાસે તરવાનું સાધન છે શું અને આ તો બધી હોય છે ચાઇટિસોની ગપુ નથી હોતું તો ક્યારે બનવાનું હોય ક્યારે માણસ ની આઈસ્ પૂરું થઈ જાય દાદા ઓગણીસો વર્ષમાં એટલે કશું એને એની ફિક ચિંતા નહીં કરી શું બોલ્યા આવું તો રહી પંચોતેર પંચોતેર થયા પંચોતેર હા મને ઇઠોતેર બેસી આવે તો હું કમ રેવાનું છે તમે કમે તો રહો તો આ બધા તારી શકો પણ અમે શું કરવાના એમને ગુણો હોય તમારા લોકો તમે લાગણી વાળ આ લોકો ને શું કુખ ન થાય એવું હેતુ હોય તમારા કેવું હોય એટલે આપણે હા અને તે આપણે હાથવા નથી આ શાસ્ત્રકારો શું કહ્યું કે હું મરાય તો સારું એવું બોલે છે એ ઇગોઇજમ છે હવે ના મરાય તો સારું તે ઇગોઇઝમ છે એના કરતા મેવાનું મેળ જયારે મથો થઇ જાય ગયો અને મથો જોવાનું છે ને આપણે જીતા રહેવાના આપણે છીએ પરમાનન્ટ છીએ શું છીએ આત્મા છે રિયલાઇઝ કરવાની ઈચ્છા થયેલી આમ તો રોજ ઈચ્છા થાય છે